અગ્નિ પંખો મારે છે રાખ ઉપ ઉજન ઉજન નય થા ને કભારે તે રાખવાનો એનો સવાલ છે અને આ જો નખો નાખ્યો એટલે ઉહી જાય એમ આપણે આ જગ્યા જો એડજસ્ટ થવું જોઈએ એડજસ્ટમેન્ટ શબ્દ આદાદારો બહુ મોટો છે સમજાય એડજસ્ટમેન્ટ એડજસ્ટમેન્ટ એવરીવેર હેડજસ્ટિંગ ગાનો હોય તો એને જો એડજસ્ટ કરી નાયો હોય તો એડજસ્ટ મેદી હશે તો હોય તો એ એડજસ્ટ રાખી જો એડજસ્ટ એટલે અને ઉતારી ને એક વખત નીચે ના ઉતારે ચડ્યા કેવું નીચે ઉતારી ને લોકો ખુશ થઈ જાય ખુશ કરી શકે જો યુ કે ઉતારી નું કરી શકાય એવું દેખાય છે ને ના એ કામમાં નહિ લાગે એક તો તી છડાય લે કુછ ઓરો કે પર એક પદ થી છડાવો અને ખુશ કરો જો એને માટે કોમન ટેન્સ છે શું છે કોમન ટેન્સ તે કોમન ટેન્સ નો આદશું કે એન્ડ મેર એપ્લીકેબલ એડજેકટિવ એપ્લીકેબલ એપ્લીકેબલ એન્ડ એડજેકટલ ઓલસો આ અમે પુસ્તકો લખ્યું છે કોમન સેન્સ કોઈ પાસે હોય ને એવું થોડું લખ્યું છે કઈ અમુક અમુક હોય એટલે કોમન સેન્સ નો અર્થ થઈબલ તો એ સમજા ને એપ્લિકેબલ મારા કોમન સેન્સાય ને મારે સમજાવવા જવું પડે નહીં એટલે આ બધાને મય પારો ફરી ગયો છે ને એ ઉતારવા માટે આ શબ્દો લખ્યા છે મો ફેરી ગયો છે પારો સમજી ગયો નથી નામ લેવું હા પહેલે ઢીલા થઈ ગયા છે શું થઈ છે એટલે આ બધું સમજવું પડશે સમજવું પડશે આખા ચેલેન્ડ થઈ ગઈ છે કોઈ જગ્યાએ કોમન સેન્સ નથી એવું પુસ્તકો લખ્યું છે એ આચાર્ય મહારાજને જો જવાબ આપવા તો આપણે આચાર્ય મહારાજ ને પુસ્તક પહોંચ્યા ના હોય તો ફોન ભી લે છે બરાબર બધા જાણવાની બી ઈચ્છા થાય ને જેનામાં આત્મા છે ને તે બધા થાય નવું શું છે જયારે કેવળ જ્ઞાન જ રહે છે ત્યારે એ આત્મા થાય છે સિદ્ધાત્મા થાય છે કેવળ જ્ઞાન બીજું કઈ નઈ સગણ કેવળ આવી જાય બીજું બધું આ સાયન્ટિફિકા હે મને શા માટે મને કેમ શર્માવો છું મેં કહીને યાર નહિ આ શબ્દ કુદરતી નીકળેલા છે બધા ના ફાવે આ જે આ વેલ્ડિંગ છે બધા શબ્દો નીકળેલા ભણતર નાટ્રિક પાસ થવાનું તારે હોટેલ માં જઈ અને આઈસ્ક્રીમ ખાવા જીમ કઈક ઈચ્છા જ નહીં પાસ થવાની દાનતુ જ મનમાં ધ્યાન થયા કરે કે આ પંદર વર્ષ ભાષા બગાડ્યામાં બગડ્યા હું એના કરતા પ્રભુ પાછન કર્યો હોય મારા ઉકેલ આવી ગયા પંદર વર્ષને બગાયો હોય એટલે એક થોડો માસ્તર મને કહે છે કે આ પ્રભુ ભણતા નથી લાઈવ બગાડ્યા છે ને તારા બ્રતાને કહેવું પડશે તારા ભ્રતા મારા સેન થાય ગયા પણ તમારું આ આટલા વર્ષ મેં તોય કહી શું અમાથી પ્રાપ્તિ થતી ભાષા આવડતી નથી અને એના કહેતો હું ભગવાનની પાસે પડ્યો તો એને ઉકાલતા ના કે અહીં ભગવાન દોકાણ ના હોય અહીં ભણવા માટે હું ભગવાન કહું છું હું કહી ભણતર હું લોકોને નોકરીઓ કરવા માટે અહીં નથી આવ્યો આ તો મારે ગેરથી ફરજીયાત દબાણ કઈ મોકલે મારી ઈચ્છા નથી આ તો નોકરીઓ કરાવવાની ઈચ્છા છે નોકરી કરવા માટે આવ્યો ના ભાઈ હું કરવા આવ્યો છું તો કઈક નવા દીકરી કરવા આવેલો છે નોકરી કરવા માટે નથી આવેલો નાખે નાખેડ કરી નાખે પાંજરા ઘર રહે છે ને પાડ્રેસ થઈ શકે છે આ એકલા જ નહી કલાક એમ જોડે ખાતો હોય ને આમાં જો કરીએ ને તો ચારા ફાવે જો કલાક ના ફાવે આપડે એમ પણ એ બધા ભેગા છે વાંદરા સેમ્પ છે એ ઘરડા એ કેવા માગે વાંડા વાદરા માં સમજણ હોય દેખાતું હોય તો બધા વાદરા કરે આ શું થયું કે આપણે જોઈને ચિકિત્સા કર્યા કરે કે ચિકિત્સા કરે ચિકિત્સા બીજું વાગ્યું આવે તો આમ ફાળી ફાડી ને ધોવે શું કરે ફાડી ફાડી ને એની ચામડી આમ ખસેડીને ધોવે છે એટલે આપણા લોકો એનું નામ પાડે છે વાતર ઘા થયેલો જે આ ચિક્સક જ્યા સમજ લાયા પણ વાતર ગા ફરી ફાડી ફરી એટલે આપણા ગુજરાતી માં કેવા જ છે કે વાંદર ઘા થયો છે આ માણસ ને એટલે ગા દાદા બધા કરે છે માટે મરી દેવાનો એવો વાંદરા ને પડે મારે મારી નાખે એટલે વાંદરા બધા જોઈ દીધી કેમ ભરી દેશે નીચા એવું આ જગત ચાલ્યા કરે છે ઓલું જગત છે કેલમપુલ કોઈ પેરી પેરી પણ નથી બીજે દુ તેવાની નથી જગત છે એની પાસે માંગુ છોડી મરે રાતે પછી તાળુ રાખે ઓવરવાઈઝ થઈ જાય ઓવરવાઈઝ ને નિર્ભરતા કહી જાય શું કહે છે દાપણ માં ભૂલ કાઢે તો આપણે આપણે રાજીપુસી થી કરવા જ જોઈએ કે રાધી માન ની રાધિકુશી એટલે રાધી કુશી કટાયો છે ના આપણે તો આવે તો પરાણે આવે કેવું પરાણે દેખા દે કેવું દેખાડે ખરેખર નથી બિલકુલ ભળતો નથી કોઈ જગ્યાએ આત્મા સીધો જીલો રહે છે ને ગીરી થઈ ગયો આત્મા સીધો જીલો રહેશે ભગવાન કહી દે શું હર્ષ થાય છે આ જગત ના લોકો ને ઓવર બ્રિજ લેતા નથી શું કે છે કારણ કે ડિફોર્મ થઈ ગયેલી હોય છે અને ભળી ગયેલી હોય છે સરકારે એ માગે છે બધા લોકો એની માગણી આ થઈ જાય એ તો ખગડાયે બેસે પણ અહીંયા તો ઇન્ટરનેટ વઘરાવા નું અરે ભલા ઓવરવાઈસ થાય તો ડિફાન્ડ થઈ જાય છે અને ફરને છે ને તો લઈ જાય છે એ સાહેબ અરે ભઈ જાય ભઈ જાય કીતા થઈ જાય અને ગટ અને પથર જેવું છે દાખે દે એને શું કે જતે વારા કે ગાડી કી તો મેં વાત કરી કામી બધમન કામી બધમન ખારે પેલા બઉ સારી પડ્યાસ શું એટલે વેલ બંધ બ્રિક્સ માંગે છે સરકાર માં વધારે બધું એક્ટ્રેસ કરું ખોટું એક આત્માના જ્ઞાન થી આ બીજું બધાનું એક્ટ્રેસ ખોટું E贈 adopting M599 a zabeiš aPo Assistant 97 a laser M5rounded no immunum 97 a laser M5 vehement 99 a laser M5ujemy 98 a laser H Cisco See Lhoci никакimi Qavo Čie Fez drinking noprost So he ona mustard視 he is, this is. કોઈ કેવા જ ના જાય ખોટું કરતો હતો ના જાય એ પોતે ખોટું કરતો હતો કેવા ના જાય કારણ કે સારાનું શું અકલ થઈ કે એમનો આકલ નો કોથડો આવ્યો કહે છે એને સમાધાન કરી શકે જ્ઞાન સમાધાન થાય છે વધારે વધારે ભણેલો હોય એને વધારે કહેવાનું જરા કેવા તે મનમાં આવે ભણેલું હોય નથી અને મહાજ્ઞાની પણ નથી અર્ધન કેતા અર્ધન આવું છો અર્ધ કોને આપડે કઈ રાખવું પડે એવું એ બેન ના ઘરમાં શું દેખાડું તો તું કે બઉ સુંદર સમાચાર છે આ બેન ને કઈ પણ થાય પાંચ ના થાય કાગાયના આધાર પર બોલું છું એટલે એનું મતલબ એ કે કાગાયના આધાર પર છે કાગાયના આધાર જ છે ને આમ દેખાતા કુ નિરાધાર્ય પર છે તુ તે નિરાધાર્ય અને બોલમ બોલ છે બોલમ બોલ એટલે એકદમ એક દર્દી ને બહુ દર્દ ખરાબ થયેલું તે વકીલે કહ્યું અરે હું તારી દવા કરી મટાડી દઈશ હું તને મટાડી દઈશ કે તું ના ખાઈશ કે દવા મહિનો દર મહિના આવી પેલા ભાઈ આશા રાખે કેટવા મટી જવું જોઈએ પણ કઈ મટેમ નહી દેખાતા મુદ્દત પૂરી થઈ ગઈ બે મહિના થઈ ગઈ તાર પછી દેખા પીરતું બરાબર એટલે અમને મનમાં એમ થયું કે લાય તપાસ તો કરવા દેખાડો ને ઘેર ગયા હતા સાઈ માં આવડાવડા બેઠા એટલે આ વૈદ સિર હતા નહિ અને એલર્ટ હતા ને ચાલતો રહ્યો એવું આ કોલમ કોલ જગત છે એમ વૈબ નો સો ગુનો હતો બચારે એને મરી જવું પડ્યું એવું પોલમપુલ જગત છે આ કેવું હા અહીંયા આગળ કોર્ટ નો સાથે ગુનેગાર થતા જાય બિનગુનેગાર ગઈ હતી ન્યાયની બહાર આ નેતર તે એક ત્રણ વાર ન્યાય બહાર નથી ગઈ દુકાળ પડે છે તે છે તે લોકોને પાણીમાં તાણી જાય છે તે ન્યાય માં જ રહે છે આ નેચર ન્યાય માં જ રહેતા હા નહીં મોટી દવા કરીને ભાઈ ને વેચાસ્ત સારા ગુસ્તો સર ભગવાને કહ્યું છે જાગૃતિ રાખજે તું તને હાથ ના થઈ જાય જરૂર થયું દસ પામ પડે લાગે છે મુંબઈ માં સારું થાય કે તબડાત ઉભો થઇ જાય છે બસો કિલોમીટર કિલોમીટરનું આ શેર છે તે બધા બોમ્બ સુધી દે છે શું કરશે કે જે કરવા પડે હા અલ્યા આખો તે આખો વકાયું છે બાગમ બગા હર 42 માં બધા ભાજી એટલે ને જતા જવાનું ખાલી જંગરે એટલે પછી આય મકાન ખોલતા તાજે ફગરેલો ત્યાં ગાય દર બાગરી આવીત રે આ tarde માગરી દે દે પડી ઉપર પગલી વર તો ડાયનિંગ રૂમ માં જઈને પાછા પોતાને રૂમ માં પવન સારો આપડી રૂમ માં ભાઈ મતલ કહી માખન કહીએ બધું કઈ વાળું જગ્યા તમારે રૂમ માં અમારી આજના મારે બહુ બરોબર ફળ સારું પરિવાર હોય અત્યારે થોડે ચૌદ હા જી ભણ્યો કેમ થશે કેમ ના ભણ્યો કેમ છે આવો ભગવાન નો માર્ગ સુધી નથી થઈ ગયા ડી ગયા તો ડિ થઈ ગયો ચણા ના કામમાં આવી ગયા ગઈ પેઢી થઈ જાય આવું આવું પાટી જેવું મળ્યા કરું બનશે અને બઉ ઝીણું પાકાય ને પોતે ઉતર થઇ જાય માટે ભૂલ થાય છે શું કયું ભૂલ થાય વાત રાખો થઈ ગયો હોય થાય છે નાગા સાધુ એટલે એમને એ કહે મને આ જગત માં કોઈ ગમતી નથી ગમતી નથી કારણ કોઈ જ ગમતી નહિ ને વૈરાગ નો કોર્ષ પૂરો થઈ ગયો તેના હાથના સાધુ વૈરાગ સીપરે આપડે હાજાય માર્ગ નીકળશે આશ્ચર્ય માણસ છે કામ કરી લેવા જેવું છે આની વિશેષ બને એટલો વિશેષ કેવું કેવો લખાણ લખાણ આખું શબ્દ મારું લખાણ થાય છે નહી સેક્રેટરી નહી કાયદો નહીં ઓફિસ નહીં સેક્રેટરી નહીં કાપે ના પૈસા આવે છે કોણ લઈ જાય છે આવી રીતે વાત અજાવી છે તમારે જે વ્યવસ્થિત આવે તે આપણને કોઈ ગજુક આપે તો કઈ જાય લૌકિક જ્ઞાન હાજર થાય શું થાય છે દુઃખ થાય અને સામા ઉપર ક્રોધ થાય ઉપર ક્રોધ થાય રૌદ્ર ધ્યાન થાય એ લૌકિક જ્ઞાનના પ્રતાપથી થાય છે લૌકિક જ્ઞાન ના પ્રતાપ શું થાય છે હા તે આપણે વ્યવસ્થિત એના અવ્યવસ્થિત કરી નાખે શું કરે છે એટલે તમને લૌકિક જ્ઞાન બધા દૂર ગયા અને અલૌકિક જ્ઞાન તમને પ્રાપ્ત થઈ વાત શુદ્ધાત્માનો અલૌકિક જ્ઞાન વ્યવસ્થિત બોલે તમારે અને પેલા લોકિક જ્ઞાન થી કઈ ગજવું કપાયું તેથી એક ગમે તે લોકો પાછું કઈ રડી ને ભોગવે રડું તો નથી પેલા ને એક સાથે એવી છે ભોગવે મા ભાઈ એવું ભોગવાતું નથી પણ કેમ કે ભોગવે જ્ઞાન એની પાસે અલૌકિક છે વ્યવસ્થિત બોલો એટલે લૌકિક જ્ઞાન બધા થઈ ગયા અત્યાર સુધી જાણેલો આપડો જ્ઞાન હતો તે હાજર થાય હોય પણ એ ચાલે નહીં તમે સસ્પેન્ડ કરી તો આપણને લોક હાજર આપશે ત્યારે આપણે કહેવાનું નિયત હા તું કેમ બોલો કે તમે કેમ આવ્યા છે નહીં આપણે હાલ વકીલાત છીએ તમારે જોઈ તે લઈ જીએ પણ અહીંયા વકીલાત કરશો નહીં અમારા દાદા એ જ્ઞાન વાપરવાનું કેવું ઇતિહાસ નહીં જાણેલું કાળે નહીં જાણેલું એવું આ જ્ઞાન આજ પ્રગટ થઈ ગયું કેવું એ આજ દિવસ કોઈ શાસ્ત્ર માં આ બીજા જ્ઞાન ના છે કેવી પછી જ્ઞાન મૂક્યું એવું જ જ્ઞાન માં ગણ છે કે આપણે ચલાવીએ કે ચાલે કેમ ચાલે છે તો મેં જ્ઞાન છે આ ફરી રાખી દબાવવાનો પ્રયત્ન કરી આપણે લૌકિક જ્ઞાન ના આધારે મોક્ષ જવાનો માણસ છે કેવું છે મોક્ષ દેશન થયા મળ્યું તર થી આ વ્યવસ્થિત જ્ઞાન આપેલું નથી અત્યાર સુધી કોઈ જગ્યાએ ખુલ્લું પડ્યું નથી આ ખુલ્લું પડ્યું છે તો ઘણું વિસ્તાર્યું છે કારણ કે એ બાજુ નું દુઃખ હોય જગત રાખા ને અજમકો રહ્યા કહેવાના સમાજ ને વ્યવસ્થિત કઈ ને બહેનો ગણ પણ વ્યવસ્થિત કઈ સુ ચાલે બહેનો તો ખેર નહી અથવા તો પૂરી સરકારી ગયા પેલા વાંચતા હતા પણ હવે બે ચારે ઝાકી બાર ના બે ગુરખા રાખે આપણો ભ્રષ્ટાચાર ન કર્યા ટેબલો પડ્યા હોય ખુલ્લી રહી ગઈ હોય એ ટેબલો કરાવનારા છે ને ભય પમાડનારા છે ક્યાં છે એને લૌકિક જ્ઞાન જવા એને ફ્રેકચર ના કરાય અને અલૌકિક જ્ઞાન પાસે ન હોય લાઈ તો પછી રંજન કરાવે ભાઈ અલૌકિક જ્ઞાન છે ને અને સમસ શ્રેણીમાં રહ્યા તો પેલા સાથે રડી રડી ને અલૌકિક વિજ્ઞાન છે અક્રમ શું ચાલે આઠ વાસ હતો આ દુકાન માં ખોલી દેવા મળે છે શું રહે તે સરવારે કરતા હતા બે મહિના બે ગયા તો બાર મહિના માં બાર મહિના બાર રહેતા પછી બે મહિના પછી પણ નફો આપણે કેવું વ્યવસ્થિત કોઈ દાડે કશું એક બાજુ નું હતું એક બાજુ વ્યવસ્થિત જાળે જ નઈ એક બાજુ વ્યવસ્થિત જળે તો જગત જ ના કહેવાય અને પેલી આપડે લૌકિક જ્ઞાન શું સ્વીકાર્યું આમ કરતા કરતા બે વાર આવું થાય અને બે છોકરા મરી ગયા અમારે લૌકિક જ્ઞાન નું કામ નથી એમને કેવું અમારી પાસે લૌકિક જ્ઞાન અલૌકિક લોક તમે ગેતા હોત કે સમજ ને લૌકિક તો છે કોચમાં કોઈ નફા મળેલા આવે તમારું શું છે ગરીમાં શું છે એવા જગતમાં દુકા પહેરી કોણ કરે તમારી કણી કરો પહેરી કાન કર્યો ત્યારે તમારી કરો દનારો નથીગત માર કઈ શું કરી ગયું એક દાદા આપે હિસાબ કાઢે તો હિસાબ કરે લોકિંગ જ્ઞાન થી હિસાબે લોકિંગ જ્ઞાન ને આદર જાય હિસાબ કાઢો કે મોડે હું બાંધો હું મોડે હું પછી તમે કોણ જાણીએ જ નક્કી કર્યું છે કે આ નખાવી છે એવું હતું આ દાદા છે ના ભાઈ આપડે જે ગઈ છે મિક્સે પણ છે મિક્સર કઈક છે તો પેલા ભાઈ જ ચાલે હોય છે એ તો મહાવીર ને છોડે નઈ કોઈને જ્ઞાન માં હોય છે કે આપણા દૂરો ને એની વ્યક્તિ નહી તો એટલે લાય તો રહ્યું છે આખું જગત પ્રતિન્યું છે બીજા ત્યારે ખરેખર એવું કઈ નહીં છે નહીં ખરેખર નથી ભગવાન ની ભાષામાંથી નહી ભગવાન ને હું લે આવી જાય બરોબર એટલે બધેલું છે જ છોકરા અહિયાં ભડકી રાખી રહ્યા હતા એવું આ બધું ભરસાત માં પ્રતિષ્ઠા આવી ગયેલી છે હું જેવો વિચાર એના પરથી કરું કે આવી રીતે જો બને એમાં જે મળનારો અથવા મારનારો તેની ગતિ શું